લોકો <laughs> ને અને કંટાળો આવે તો બીજી જગ્યાએ બીજા દેશ માંથી કોઈ વસ્તુ એવી નથી મેં વૈરાગ માંથી ના લીધો હોય આ દુનિયામાં એવી કોઈ વસ્તુ બાકી નહીં રાખી મેં વૈરાગ ના લીધો હોય વાત કરું છું બધી બધી વાત થઈ છે નહીં દંડ અમે કેવી દેખાય નું પણ છે દુખ્યા દુખવાનું પણ દુખવાના જ બંધ ગયા ગબરાઈ ગયા હું તો દુખેરી છે અમે ડર ભાયા બની ગયો દાંત બદલવા કે કાઈને કામ કે દીધું સટા ગુરુ વાસ્તવ તો પડાયા સન્નાર સે મત કે દીધું આ દાંત ખરાબ લાગે છે થોડો ત્રકળ છે સારા લે છે થોડો આળ બળ છે તો ઈનો નોટા પર જલ્ના ને જઈ લે કે હા ઠીક છે પછી બી કરને ને ઘણા જણા પડાવશે નહી પછી જરૂર હશે આપણા જણા ને જરૂર હશે પડાવવાની કોઈ પડાવશે નઈ કહેશો ઘણા જણા જે જરૂર હશે તે પડાવશે નહી કે આપડે ના પડે જાણવું જોઈએ નાસ્તે 10 વર્ષ પછી સો વર્ષ પછી બાપે મા બાપે નાસન પોતે નાશન છું હું રહી છે હું રહી તું ચેતા રહી ચેતા તા કેસે હું કેતો પણ વેરા ગયા વગર રહી છે સંસાર તો એનો પ્રકાશ મારા રહેરાગા છે ઉપાસ માં જઈને ભયરાગી હરે હરે કરે પછી નીચે ઉતરી તેનો તેઓ દૈન તેનો તેજ વૈષ્ણવ તેનો તેનો તેવા ને એવા કહેવાય જયારે જુઓ વૈષ્ણવ બધા એવા ને એવા ના થવું જોઈએ હરકો મળશે શું કરે શું કરે દુખશે ત્યારે જોઈશું જયારે દુખશે ત્યારે જોઈશું પડશે કરો આ તો મને તું શું કે તું તું છે પરમાનન્ટ જ નહીં ટેમ્પરરી મને આ ટેમ્પર હા ડાક્ટર ને કે સાહેબ મને બતાવું ડાક્ટર ની માર ગઈ મળી ડાક્ટર ની બાપ નહી દવા લેવાય દવા લીધી આવું મને દવા આલો બચાવવાનું કેવાય એને એ બચાવ ડાક્ટર બચાવ્યા ઘરો લગ્ન ના બચાવ મારા જેવું થાય તારે ઇતરા લોકોની પાસે ઉસ હોય એ સ્ટીપ હોય શું શું કહો છું તું કોલ્ડ્રિંગ હાઉસ નહીં તક ના એ મારી કોલ્ડિંગ હાઉસ બધા આવી રીતે આપણી દુનિયા રાગ જ નથી રાગ નથી એનો જ વાત એ દુખ્યા એનું નજ રાગે તે રાગ હા દુઃખે છે ત્યાં સંસાર બધા છે બીજે રાખવા જે જગ્યા ક્યાં છે બીજે ધ્યાન રાખવાની જગ્યા આપડે નક્કી થઈ ગયું જગ્યા जगह आप नक्की करवाई राय दीदी क्या ध्यान रेत का તો કઈક દુઃખ થયું વૈરાગ નું સાધન આવ્યું ખરા વૈરાગ નું સાધનો ખાઈ જરાય ના જવાય ત્રણ ચાર દિવસ થયા ત્રણ ચાર દિવસ થી જમાતું નતું કે જમાતું નથી આ બાજુ મારે શું થવાનું શું લેવાનું આ બાજુ દાર્જિક આ બાજુ આમ મુરામ બેન શું પણ દાંત નહી પડાવવા પણ દાંત નહીં પડાવવા ક્યારે આખો દાંત પડાવવા આવ્યો હોય પણ વેરાગ આવ્યો નથી વેરાગ આવું આને માય સેપરેટ કરવાનું છે ત્યાં કરવાની ભાવના થાય તમને કોઈનું ખરાબ કરવાનું એટલે ખરાબ ખરાબ કરવાનું ફરુ નથી મનમાં જ વિચાર નહીં કરવાનો કોઈનું ખરાબ કરવાનો મનમાં જ વિચાર નહીં કરવાનો ખરાબ કરવાનો કોઈ દુષ્કમ ભી હોય તો એના માટે પણ આપણે આપણે સુખ ક્યારે આવે છે જો એક નાનું ઉદાહરણ છે કોઈ આપણને ગાળ આપી આપણો વાક નથી હવે આપણે એ ગાળ એને આપશું તો તમને ત્રણ આપશે અને જો આપણે કહીએ કે હજી એક મેંદી માં દુખી નથી થયો જોયું હું અને દુખી મન થી થયો નથી દુઃખી થયા હશે આપણે મન મજબૂતી છે આપડે મળ્યા આપીએ છીએ આપણે નહીં કંટાળીએ કંટાળ્યું હા આપડે નહીં કંટાળીએ આપણને क्यों से भाषा में कहवाजर जागृति प्रकाश नजर એ શુદ્ધ થવા જોઈએ એ શુદ્ધ થવા જોઈએ થયા નથી ચાગૃતિ માટે કયા રાખવું હવે આવ્યો છું હમણાં આવ્યો છું આ દવાખાનું થયું પણ પહેલા દ્વારા હા ફરી તો મારા પોતાના સ્વપ્રયત્ને સ્વ પ્રયત્ન મારા પોતાના પ્રયત્ન ક્યારે કરેલ છે મોને દવાખાનું નથી કેતો ના કોઈ દવાખાના ભેળો નહીં ત્યા જ્યાં-જ્યાં ગઈ ગયો અહી જ્યાં ગઈ પણ ગયો હોય જાતિ પણ દવાખાના નથી કેતો કોઈનું પુસ્તક પણ વાંચું તો ત્યાં ગયો કેવું ને જે કૃષ્ણમૂર્તિનું પુસ્તક પણ વાંચું તો ત્યાં ગયો કેવું કે નહીં હું જે કૃષ્ણમૂર્તિનું પુસ્તક વાંચ્યું હોય તો ત્યાં ગયો કેવું કે છે પણ એનો દવાખાનું નથી કરતો ના પણ લેટરને એ બધું તો ભુગ પ્રકારને કહીતું ભુગ એમ મે જોયું છે जो छे छे नो होई होई ते ने खबर खबर न अत्यारती दिखायर नहीं વચ્ચે વચ્ચે પડદા છે નથી થતું થતું નથી પ્રકાશ દેખાજો મહી બધે ધ્યાન નો વિધિ કરેલો પછી હા ત્યાર પછી પછી નહીં રહ્યું રજની હોય એમાં ડોક્ટર શું કરેલ હોસ્પિટલ હોસ્પિટલ પણ મારે તો પરમાનન્ટ જોઈએ પરમાનન્ટ જોઈએ પરમાનન્ટ જોઈએ નહીં નહીં ત્યાં પરમાનન્ટ આપવાનો દાવો નથી એ લોકોનો પરમાનન્ટ આપવાનો દાવો નથી એમનો એમનો દાવો નથી એ લોકોનું પરમાનન્ટ આપવાનો એમનો દાવો નથી એ શું કહે છે કે જેમ કોઈ નાના બાળકને ખભા ઉપર ઉચલીને ઉચકીને આપણે કોઈ દૂરની વસ્તુ બતાવીએ અને પછી નીચે મૂકી દઈએ तो चालतो चालतो हुँ। हुँ तो देखा तो खरु ने हूँ जैसे प्रकाश कऊच छू आज प्रकाश नो शब्द मेरी पे પ્રકાશ ને રંગ નહી બધી વસ્તુ આ માહિત ને આ બધું વધુ બધી વસ્તુ આખું જગત कर तो स्वतंत्रता होफा मे दिवस निकल मन दिवसे निकलता चावी अपनी हो પ્રકાશ ચાલ્યો હોય અને મન મન હોય તો પ્રકાશ હોય નહીં શું પ્રકાશ લાગે મન પ્રકાશ ને મન તે વખતે પણ ખરું પણ પારદર્શક વચ્ચે ના આવે પારદર્શક હમણાં વચમાં આવે છે तरंगो निर्माणी जे अंदर शु हम उपर तो कपड़ा पेहरेला જોઈતા હોય કપડા પહેરવાનું જેનું મન ના હોય તે કપડા કાઢીને ફેંકી દે પછી ક્યાં ફરે જવે મરજી નાગા માણસ પહેર્યા દે હા હા ઘણા બઉ ત્રીજો લેવો છે ત્રીوانه પુરુષ બેઉ પણ બીજો વાર જોવાનો મન ના થાય ગાય બેન જતી હોય એને છોકરી જતી હોય માં ફરક ના ખબર પડે ગાય બે જે જોવાનો મન થાય છે પણ કંટાળો આવે આ તો કંટાળો આવે હા એ કંટાળો આવવા માટે આવો કંટાળો આવે ને જાગૃતિ કરી <laughs> <laughs> <laughs> <laughs> <laughs> <laughs> <laughs> <hati> જાગૃતિ જાગૃતિને શું કહે છે રેતીતી જાગૃતિ હતી હતી આ કભો નઈ કે કઈ હતી રે દરેક જગત જાગૃતિ છે તે કવણથી રોમ છે ભાઈ પર એ દવાખાનું હું ત્યાં છોડીને આવ્યો છું દાદા એ હશે ક્યાંય અને ગમે તે હશે હું તો અહિયાં આવ્યો છું રજનીશ્રી રેલવે એવી છે કે જે ઉપર નું સ્થળ નથી એટલે એમ થવાનું સ્થળ વર્તમાન વર્તમાન થવા ત્યાં જવાનું છે બોમ્બે સેન્ટ્રલ થી નીકળે એ સ્થળ છે અને ત્યાં વિરમગામ પહોંચે એ પણ સ્થળ છે આ તો સુરત નવું જ ના સુરત કોઈ ગોલ નહીં પ્રાપ્ત થાય કેન્ડ પણ હોત તો મોબાઈલમાં લેવા નથી ગોલ પ્રાપ્ત થવાના રેકિંગ કરવાના બાદ અભિપ્રાય નહીં અમારા નેતા અમારું કામ નહીં આ શું કહ્યું અમને તો પૂછે અભિપ્રાય મેં કહેવું એ નામ લખાવી દો કઈ અગિયાર બાર જ નથી જે પોતાની પ્રકૃતિ નો ફોટો પાડી રહ્યા અમે જે કેમેરા આપ્યો તેનાથી અમે જે કેમેરા આપ્યો છે તેને પોતાની પ્રકૃતિ નો ફોટો પાડી રહ્યા પછી હું જોઈએ આવડ્યો છે કેમેરા તો સરસ આપડે છે એને વાપરતો કેવો આવડ્યો છે એ હું જોઈએ પણ અગિયાર તમે લાભ આપણે જેને અગિયાર તમે તમે નક્કી કરો મારા અમારે બધા અગિયાર માસ માસ કરી આપડે પણ મારે સંપૂર્ણ નહીં દેવો મારો હું જાણું છું કે આ બધા છે નગરજ નો ફોટો પાડવો થયો પડે જય સતુ પહેલા છે તો ચાલે જ છે કાલે અત્યારે આ ટાઈમ એવો આવો આવશે હું જાણું નહીં આપડે એવો થયો પણ હું એના બધું કારીશ કે કોને કોનો કેમેરા ને ગરબા થયો છે કોને પછી બધો એક્સપિડન્સ થયો અગિયાર હવે હોય તો મને કોણ પુરાવો આપો તડક વધુ મળ્યા પછી ભાઈ પણ કોઈ કારણ નથી પણ અગિયાર ખોટા લેવા સામે આવું ફોટો લઈને આપવાનું તમારું છે ઇન્ટરેસ્ટ ના yeah, હતા ંગ પવિત્રતા વેલા છે ત્યારે તરફ છે આપણે લોકો આવડે તું આમાં પરિવાર અનુસાર આપણને જોતા આવે ના આવે આત્મા સંપૂર્ણ થઈ ગયા કેમેરા એટલો સરસ છે બધું દેખાય બધું જ દેખાય ખાલી ઉપયોગ ની જરૂર છે અને જો સિદ્ધાર્થ માં થયા તો ઇન્ટરેસ્ટ તો પડે એક જગ્યાએ ઇન્ટરેસ્ટ તો બીજી જગ્યાએ આની ઇન્ટરેસ્ટ ના થાય જેનો તો નથી